એને કરવામાં એને કઈ દયાલ છે આ તો પાવર ચેતના એ લોકો સમજી જાય નથી બધું ઘણું સમજી જાય એને અસલ ચેતન માને છે આમાંથી આને સુધારવાનું આપણે આક્રમ ની અંદર તો ચેતન શુદ્ધ જ છે અશુચ ચેતન હતો પોતે ત્યારે આપડે કહ્યું હા તું નથી અશુચેતન તું તો શુદ્ધ જ છું હા અશુદ્ધ જુજુ કાર્ય કરી રહ્યું છે કોઈ જગ્યાએ લિંગ તો જુદું ના પડાય જ્ઞાન આપીએ જુદું જ પડી જાય જુદું પડી જાય દુખ છે સંસાર નો દુઃખ છે સમજાય હવે રીતનું છે મા મોટા માણસે બાબો પેલા ભોગી નાખે બાપા ને બાબા નું ધો ને બાબા દુઃખ થાય બાબા નું દુઃખ ના થાય એ તો ઉઠો હે એ સમજણ ના આધારે સમજણ હોય ને તૂટી જાય રમકડા સમજાય પાડે બરોબર હોય બે રમકડું પુસ્તકો હોય મૂકી રાખે હાથ હાથે હાથે પુસ્તક ચડાવે એના રમકડાના પણ રમાડે છે ત્યાં સુધી ગણાય કરે પૂતગલ રમાધાર હોય ને મારા કરતા બીજી કઈ વસ્તુ દેખાય જલ્દી મનની માળા ચાલુ થાય કે મનની માળા આમ કયું મોટા મોટા ભેટે પણ કોથળી બધા લોકોને આકલયું નાળો આ એટલે મારા માં બન્યું છે ને માલા બનાઈ કી માલા બિચારી ક્યા કરે જપને વા કપૂર એટલે મા એક માસ નો ધેગા નતા થયા જામનગર ના હતા કોઈ કહ્યું છે ચાલી મારા થયું તે ભરાતંગ મળ્યો ચાલી રોજ થયો તો ચાલી મારા ત્યાં રીતે પંચદે નમસ્કાર કર્યા ચાર કલાક સારું પડે વાત ના થાય ને વાતચીત ના થાય ને શું કે વાતચીત ના થાય વાતચીત કે છે ને નાખ માં ગઈ ગયા દોડા છીટા પડવા મળ્યા એને નાખવા નાખવા ગયો લાલ પાણી રેખી કરે જ્યાં કઈ ખાબડું હોય ગાયો ઘટવાનું ડબું દેવાનું દુઃખી દાડે અડત્યાર વાગે પાણી દેખી કરે સ્નાન જ પાણી દેખે તો સ્નાન કરે આપડે કાઢી રાખાય ને એ તો આજ રીતે જ છે આની ટીકા ના કરાય બહુ ક્રિયા ઉપર બહુ થઈ ગયું હશે તારે આવું નીકળ્યું હશે બહુ જયારે લોકો ક્રિયા ની પાછળ બધી જળ ક્રિયાઓ પુષ્કર થઈ ગયા છે પોતાની આવી ક્રિયાઓ થઈ ગઈ પોતે ચેતી દોકાન ચાપવા માર્યું નહીં એકાગ્રહના કોઈ સંત પુરુષ એવું કેનારો છે પોતાની જાત ને મૂર્ખ આજનો કોઈ સંત પુરુષ પોતાની જાત ને કેવો છે આજનો કોઈ સંતુ કેવો છે કેતા છે કે ભણેલા માણસો કેવા વેપારી પેલા વેપારી નહીં થોડાક જ માણસ વેપારી ના ભાઈ વેપારી કેતા છે કે બધા વેપારી એ શાનો વેપાર સાધુ નો સાધુ હવે સાધુ ના આંકડા નીચે શું ચાલે છે ઊંડા ઉતરશે નહી શું કહ્યું બઉ થોડી જગ્યા એવી છે તો શિકાર નહી કરવાની ભાષા તો જ શિકાર એટલું એટલું ચોક્કસ જેવું નહિ જેવું નહીપર આચાર્યો ને એ બધા વેપાર આવ્યું નહિ સ્ત્રી સમાધિ લોચા કેવું કેવું લક્ષ્મીશ્વર હા કહ્યું પણ લક્ષ્મણ પૂરેપૂરા બધા આપી ગયો છે એમાં આપડે કોઈને પૂછવા જેવું બાકી અખેત કર્યું એવી કે વેપાર ની ચીજો ઉપર ટ્રેડમાર્ક હોય ટ્રેડમાર્ક હોય બીજા ટ્રેડમાર્ક તો આ દરેક ના ધંધા ના પૂરતો ટ્રેડમાર્ક હોય પણ અમુક જગ્યા ને સરકારે એવી છાપ ખોડી કાઢી છે કે જે મારો એટલે ક્વોલિટી બાબત ની અંદર સંપૂર્ણ ખાતરી સંસ્થા છે તેઓ એક માર્કો મારી આપે છે કે જેની અંદર ક્યાં કે ક્વોલિટી આ પ્રમાણે ની છે હા એપ્રુવ ક્વોલિટી છે એ તો ગવર્મેન્ટ તરફથી એનું ક્વોલિટી કરી એ આમ ટીલું ટીલા નો ટ્રેડમાર્ક હોય લાલ આવડો મોટો તો હોય આપડે તો નહી ચોલતું લઈ કશું જ નઈ કશું બઉ દાણા કર્યા એજ કર્યા છે આખો દડો કે છે ઢોરે આખો દડો કે છે ઢોરે એ વ્યવહાર છે અને પદવે એ વ્યવહાર છે જોઈ લેવું આપડે આપડે કેમાન તો આપડે વ્યવહાર ના લાડવા આવ્યા અને તે રાખોડી ના તો આપડે હમી જવાનું કે આ વ્યવહાર આપડે આવો કરો જોઈએ એનો વ્યવહાર એટલે દાદા આપેલું જે પાછું આવે તે વ્યવહાર હા જેવું આપેલું એ પાછું આવે એ વ્યવહાર પાછો આવે એ વ્યવહાર વ્યવહાર નો અર્થું પાછું એમનામાં જ વ્યવહાર ગ્રહણ કરેલું પછી રાડે તે વ્યવહાર કેવાય રાડે તે વ્યવહાર રાડિયું તે જવા ને રાડિયું તે બે વ્યવહાર તેવી રીતે આ કાતુ આખો દ્વારા પદેતી હોય તે વ્યવહાર છે આખો દાડો વખાણ કરે કર્યું કાઢવાનું અને તે વ્યવહાર છે તે આપડે છે જો વ્યવહાર ના હોય તો પુત્ર આવે જ નહીં ને આવે આ વ્યવસ્થિત એમાં ન્યાય જોવા જાય ના હવે નથી એ તો આગળ હા બુદ્ધિ થી સંસાર આખો થાય એટલે આ બધું જે છે તમને સમજાયું કેવાનું આ તો કાર્ય છે પણ બુદ્ધિ કાર્ય નાખે ને બુદ્ધિ અને કારણ કે પોતે ના પાછલું ચિત્રામણ પોતાનું કેવું હતું તે ખબર પડે પેસા અને ડાહીર આવખન સંજોગ લખન શું કે ચાચું બહુ ને વડે છે સંજોગ લખન છે શું છે તક ચાના આધારે તક બાહિરા ભાવ હવા ભાવ કર્યા હતા ભાવનું ફળ થાય કોઈ પણ જાતની વ્યવહાર ને સમજે તો ન્યાય સમજી ગયો રસ્તે જતા હોય ને કોઈ અપમાન કર્યું એટલે સમજી વ્યવહારિક દાન મને આપ્યું એટલે આલેલું પાતું લેવા એક અંગ્રેજી ઓથરે લખેલો હાઉ ટુ લીવ લાઈફ એટલે જિંદગી જીવવાની જડીબુટ્ટી વ્યવહાર જીવન માં આપેલી છે આધ્યાત્મિક જીવન માંગત જોવાય કેવી રીતે ના સમજાય તો એટલે આ જાગ્યો છે બધી જો કામ લઈ જાય ને તો ક્રમે ડાયુ થઈ જાય કોને કાર્ય કાર્ય હું જે કાર્ય સેખાય કાર્ય સમજાય કાર્ય થી તો ખોધી શું તે કાર્ય ને ભગવો નહીં જ ને ભગવિ વૈજ્ઞાનિક જગથી જ વાક્ય છે એ કારણ કાર્ય નો સંબંધ ને આધારે આ જગત ઉભું રહ્યું છે તો આ કારણ હોય કારણ હોય તો તમારી વાત સાચી છે આખે કયું છે તે કાર્ય દેખાય સંભળાય જરા વિગત થી ક્રમ માં કદાચ ગોટાળો થઈ જશે ગોટાળતી જાય છે એ સંધે છે કે કાર્ય ને કાર્ય ફેરફાર થાય એનું કારણ હોવું જોઈએ તો અંતે કારણ હોવું નથી અમે તો ને પણ આખું વાત ઉડી ગયું છે એને અંદર તો એ માન્યતા છે જ ને એ દરેક ધર્મ માન્યતા છે કે અંદર કારણ છે પણ કાર્ય કહ્યું ને કારણ કહ્યું ઓળખવું મૂકે ઓળખવું મૂકે કે આ બ્રાહ્મણ છે અને આ ક્ષત્રિય છે ઓળખવા સમજી દેખાય છે અને આ પાંચ દ્રિશિયા જગત કર્યું દેખાય છે પાંચ ઇન્દ્રેશ આ આ બોલ્યું એને દેખુ જ કહેવાય છે એટલે હું બોલું એને દેખુ જ કહેવાય દેખુ જ કહેવાય આ એનો પાંચ થી આ બીજું કયું છે એ હ ને એનો આપનું તાપો છે ને બાંધરાઈ તો ચા હાથી નો દાખલો આપેલો છે ને કે પાંચ જણા એ જે જોયું તે જેની એક ઇન્દ્રિય ચાલુ હતી તેને તે રીતે જોયું હાથી પૂછડું જોયું તો પૂછડા જેવું માન્યો દોરડા જેવો માન્યો એટલે ઇન્દ્રિય જે છે ઇન્દ્રિય થી જ્ઞાન પ્રાપ્ત કરે છે ને જે ઇન્દ્રિય કામ કરતી હોય તે રીતે એકી સાથે પાંચ ઇન્દ્રિયો કામ ના કરતી હોય એકલી આખ જ હોય ના એ મને તમારું જોવું બીજું કઈ સાંભળવું નહીં સ્પર્શ નહીં ચાખવું નહીં જોયા જ કરું એ પેલા હાથ ના ના હોય ને હાથ ના ખેલ ના હોય ને આપડે એટલું જોઈએ હાથ ના ખેલ ના હોય જોવાથીવાનું શું જોવા જેવું ક્વિત છે કાર્ય જોઈને કાઢવાનું શું કઈ શકાય આ બુદ્ધિ એ કાર્ય ને ક્વિત કહ્યું શું કહ્યું કાર્ય શું થાય છે કે કાર્ય દેખાય છે ત્યારે ખોદી દેખાય નહી હા અને શોધી કાર્યતા નથી હંમેશ પછી એને અંગે પછી એમ માની લીધું જે આ જ કારણ છે એને સમજવાનું પડતી નથી એને અંગેનું માણસ આપણે કહીએ મોટા મોટા ત્યારે આપણે કહીએ કે ભાઈ અક્રમ એવું કે છે કે ગાર છે આધારે દીદી યાદાર બરોબર છે ત્યારે કહે તો ભગવાન ની મરજી ની વાત થઈ ગઈ કર આગળ ભગવાન ગજબ કર્યું છે આખો સિદ્ધાંત છે આ કઈ નાની ફરી વાત નથી આ બધા સિદ્ધાંતો ને ભેદ એવો આ સિદ્ધાંત છે કાલે દાદા આપડે પરમ દિવસે કીધું કે વકીલાત નો છોડી ગ્રહણ કરેલું હતું તેથી શું ગ્રહણ ના કર્યું હોત તો છોડ્યું કેવાય વકીલાત પર કોઈ પૂછે કોને મેં ગ્રહણ કર્યું છે ત્યાં કોઈ મેટ્રીમાં બોલતા હતા ને મારા વકીલ થયું ગ્રહણ કર્યું એમાં શું ઉપકાર કર્યો ગ્રહણ ના કરે તો ઉપકાર છે શું કહ્યું સાધુ અત્યારે શું કે છે અમે બહેરી છોકરા થોડા તમારે શું છોડ્યું પછી તો દાદા એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો પછી જો ગ્રહણ ના કર્યું હોય તો પછી છોડવાનું ના હોય તો પછી ત્યાગ રહ્યો ક્યાં પછી પછી ત્યાગ હોય ને એટલે મૂળ વસ્તુ પછી આત્મા ઉપર જ આવે છે કે આત્મા ને તો કોઈ વસ્તુ છે જ નહીં એના સિવાય બીજી કોઈ વસ્તુ પણ એક બાજુ આત્મા આ જે છે દેખાય છે તે આત્મા છે કે આત્મા બીજો છે એ વસ્તુ મારા માય છે અને આત્મા સિવાય બીજું શું એનો ભેદ પાડીએ આત્મા શું અને આત્મા સિવાય બીજું શું આ ચાલ એમાં તેલ પણ છે અને તેલ છે બીજું દેખાયું લગાવે તેલ અને દેખાડે આપણને એટલે ભેદ પાડવો છે બાકી આ જગત જે માન્યતા છે તો કાર્ય સમજાય એ વાત છે આ ગળે ના ઉતરે વાત નથી ગળે ઉતર્યા એ વાત આની પાસે વિવાદ ની જરૂર નથી તમે જે કીધું એમ બુ બુ હિસાબે બુ બાજુ બુ બાજુ મૂકે એને તબર પડે કે શું આધાર છે એની પાસે કો છે બાકી મૂળ તો છે શું કેસલ તું એવો લક્ષ માં રાખીશ અને તું સતન નો અનુભવ કર ના લાગે મારું નોરા બે છે કે તું નીચે માં તું કોણ છું એ લક્ષ માં વ્યવહાર ચલાય સા અમુક ભાવતા ભાવ એ પોતે અને પોતાની ભાષાનો સમતા ભાવ હોય એની ભાષાનો પ્રાપ્ત સંયોગ એટલે શું જે ગઠાતો નતી એ મહાશાય ઇનુ બોર્યો આ તો આ વાક્યને કાળ મરે આ કે પ્રાપ્ત થી નકતો આવ્યો ઠીક બરોબર આ પ્રાપ્ત થઈ ગયો ને પ્રાપ્ત થઈ એમ એને મેરા આયુ બોર્યો આપણે એની સાથે સુબેડતા થી હે એની સાથે સુબેડતા થી હા બોજો આપણી પર પડે એ તો બોજો આવે રાત બિચારા બોજો કાઢવા માંગે છે આપડે કાઢવા માંગ ઉકેલાઈ જાય તો પેલા ને બોજાયા પણ બહાર નિકાલ કરવો છે આટલી ઉત્તમ ભાવના કેવાય લઈ જાય જ્ઞાન અપાવી દઈએ એ તો ઉત્તમ ભાવના કેવાય કે રાગે પછી જાય ને એમ બોલાવી અને આપણે બોધા રૂપ મટી જાય કે પ્રાપ્ત સંયોગો એ પ્રારબ્ધ કહેવાય અને ક્ષમતા ભાવે જે નિકાલ કરવો એ પુરુષાર્થ પુરુષ મોટા મોટો પુરસાદ મોક્ષ ના સહયોગો ભેગા કરી આ બાજુ પંખો ના ફર્યું કર વગર ના એટલે કોઈ પણ જાત ની ઇફેક્ટ થાય તે ઈચ્છા વગર ના થાય હિસાબ છે ગજુ કપાયું એટલે હિસાબ વગર આવે ને તતું આપડે હિસાબે આપણો હિસાબ છે એવું જે મિનિટે હિસાબ લઈ ગયો એટલે ગોંચવાડો બની જાય જે પધર ગુટ હતું થઈ ગયું નહી તો પોતાના છે બી બીજા બીજા દીકરી એટલો બચાવ કરવા ની શીખેલો કેવું વકીલ વકીલ સિવાય બચાવ કરેલ વગર વકીલ વગર વકીલ હા તો મેં દર નો બચાવ કરે ને બધા હું જાણું આવું જ કરે બાદ એટલું હા ફૂટે કરે નહિ લેવાનું મારા હાથમાં આવજ નહીં આવતી કાબ નાખું કોઈ નાયલું જ દીખવામાં આવતું કે પ્યારા મૂકવા પડ્યા છે લેવા પડ્યા પણ ફૂટે નહીં કરે એક જન ચોરી કરતા શીખી ગયેલો તે ઘરમાં જે હોય ને હોય બે ના પચીસ થયા ગયા છોકરા ગધવા ખાલી કરી તેનો થાય મારી કુક ખોટી છે કે મારી કુક્યો એ કુક કેવી છે કે આવું ક્યાં ખા મારી બધા આ છોકરામાં કેમ આવું છે જોઈએ કે બધા પાકે ખોટું હલ પછી એટલે કાર્ય શું છે અને ક્વોજિ શું છે કાર્યકાળના સંબંધ ઉપર જગત ઉભું રહ્યું છે જો ક્વોજિ બંધ કરવામાં આવે રૂટકો ખરાશ થાય તો દાદા છોકરા ને સોળ વર્ષ ના છોકરા ને સોળ વર્ષ ના છોકરા ને આ જે ખિસ્સા ખેરવાનું તેવું પડી એની પાછળ પૂર્વ છોકરા ને જે સોળ વર્ષની ઉમરે જે ચોરી કરવાની ટેવ પડી તેનું કઈ પૂર્વજન્મ નું હશે કઈ બીજું સંસ્કાર અને હાર નથી કે સંસ્કાર હા સંસ્કાર એ કો છતાંય વાત કે સંસ્કાર શું કરું શું કોને સંસ્કાર એટલે કોઈ કાળી લઈને નક્કી કર્યું એવું થઈ એવાયુ મારે કરો પો નક્કી થયા પછી ઉદય માં બેફાર ના થાય પોઝિટ નક્કી થયા પછી કરતી ફેરફાર થઈ શકતો હોય તો તે વખતે તેના વાલમાં થોડું ઉગ્યો બધું ઓળખાય એને ઉંકી દો ઉકતા બે પાને પાનથી ઓળખાયો બસ વૃંતિ દે પાઈ જ ગાય ને વૃંતિ એ છોડવો ડબલ મોટો થઈ ગયો ને પછ કાબૂમાં ના રહે ફૂકતા દામો અને 3 વીજ આપો જી વૃંતિ દે રખો તો પકડી દેવો કે મંડરા થાય ને પડી ગયો મુદ્દો નહીં તો વાઘા કરે રામ સાહેબ માં રામ બધો ના થાય જ માં ઘર હવું કદી મોટી